છઠો મહિના ક્યાં આ કર રામચંદ્રજી ને એ બાજુ લઈ ગયા જંગલ માં લઈ ગયો લખડી ભરવાનું થયું નહી પણ દાદા એ રામને વનવાસ જવું પડ્યું એ ક્યાં કર્મ ને આધારિત એને કયું ફળ મેળવે રામચંદ્ર વનવાસ જવું પડ્યું એ કયા કર્મ ના ફળ ના પડ્યું એને કઈ દ્વાર આપ્યા દ્વાર આપ્યા આવું કર્મ ના આવે તો આવું કર્મ ના આપે લોકોને દુખ આપ્યું હોત તો આવું કર્મ ના આપે લોકોને દુખ આપેલ હોત એનું આ ફળ આવે કોઈ પણ જીવને દુખાપશો તો એનું ફળ આયા કરે છે નહીં કારણ જીવ જીવ જીવ નાનો મોટાને જોશો નહીં એની બી આત્મા રહ્યો છે એ નાનો છે મોટો એ નથી માટે દુઃખ કોઈને અપાય નહીં દુઃખ કોઈ આપે તો આપણે ગમે કરી લેવાનું વેપાર ના કરવો દુઃખનો વેપાર ના કરવો હતો એમ દુઃખનો વેપાર ગમતો હોય તો આપણે દુઃખ આપે એટલે પાંચ ગણું નારાયણ એ લતા આખા ભગવાન નારાયણ વાત દે ભગવાન આમ કરીને કરતા આ કર્મ નો ફળ એમાં તું ભોગવ ભલે વેજીટેબલ વેજીટેબલ ચાકી નથી આ દુઃખ દુઃખ કયા છે अनिवार अलवार फिर એવો આપણે આમ નિશ્ચય કરીયે સારું જ કર્મ કરવું છે એવો નિશ્ચય કરીએ પણ અમુક એવા સમય અને સંજોગો એવા હોય કે કર્મ આપડે ખરેખર સારા ઉદ્દેશ થી હોય તથા સામે નુકસાનકારક હોય હા તો એના પરિણામ તને ના કરવા દે તારે સારું કામ કરવું હોય ને તો અમારા ઈશાન જો કોઈ ગુરા કહે કરવા જ ના દે તને એટલે તારો લાભ દે હજાર આ ક્યારે કહે આ ક્યારે કહે આ કહે અનેક હજાર થોડો સ્કોપ ભલે છે કરવું હોય તો વીજળી મોતી પરોવી લેતી કરતી મારા પુરી કે ધબકારો કાંઈ રહ્યો એમ કે છે કે આપડે સારા ઉદેશ થી કરતા હોય સામાન એમ કેવા પાકું જોઈએ આપણે હવામાન ઊંધું પડે છીએ આપડી જ ભૂલ છે આ દસ ને તબે કોઈ પૈસા ના આપે તો એસી ની ભૂલશે સુધી તમારી પણ કટકટ કરવી પડે આટલા માં હું તો આપણી મજકરી કરોગવે એની બોલે કહીએ ને કોઈ નો દોષ છે નહી સારો છે પોચું થવું હોય તો વાત સમજી ગમે બધા આપણે એકલા કેવી થોડા ઉધાર હતા તેમ છતાં ગરાકી છે અત્યારે ગરાકી ના હોય એવું કરવું પડે ઉધાર આવવું પડે અત્યારે ગરાકી છે नहीं आप कि चल पती दीदी बोले कर्म आत्मा आत्मा शुभ આત્મા અક્રિય છે નથી દેવા નથી દેવાયા એ હદય નહી કર્મ આપડે કરીએ એટલે પછી આત્મા ને પડે ને આત્મા તો ખાલી પ્રકાશ જીવ માત્ર ને એ પ્રકાશ માં લોકો કામ કરી દે છે આત્મા ને ભોગવનું હોતું બરફ ને આપડે ચેરતા નાખીએ બરફ છે આત્મા તો આ તો સુખ નો કંધ આ બરફ એ ઠંડક નો કંધ એવું આ સુખ નો કંધ અરે અમે રસ્તો દેખાય કે આત્મા ને ઓળખો તો જોઈએ ને આત્મા જીવવા માટે કઈ રીતે પ્રકાશ આપે છે આ તારીક પ્રકાશ આપે છે તેના આધારે બધું કામ કરીએ નાખેલી તે રીતે આત્માના પ્રકાશ થી આપડે બધું કામ કરી દે છે પ્રકાશ એનો છે તૈયાર હતા અને માહિર મળ્યા ભોગ થઈ ગયો અને દાદા નિમિત્ત ના તો ઘણા ઉપાદાન રાખડી પડ્યા છે ને આ ઘણા ઉપાદાન આખું ઉપાદાન થઈ પડેલું નિમિત્ત પેલી વખતે એનું ઉપાદાન જો બઉ સારું હોય છે અને જો નિમિત્ત મળી જાય છે તો એ ફલંગો ની ફલંગો કુદી જાય છે ઉપાદન સારું નારાય ઉપાદાન નો ખરો અર્થ શું ઉપાદાન નો ખરો જાગૃતિ જાગૃતિ ઉપાદાન જુદી જુદું હોય કોઈ જાગૃતિ આપતી હોય કોઈ અને એ નિજાગૃતિ છે ઉપાદાન કેવો જણાવ્યો પરિણામ પામી જાગૃતિ અને બધા જ્ઞાનીઓ પારિભાષિક શબ્દો લખે હા પોતાની ભાષામાં લખેલું પુસ્તકમાંથી ગણવા કારણ કે સિદ્ધાંત જ હોય પેલું સાસન આધાર જ બોલવું પડે સાત વારું હોય તો બોલવા માં તો ગમે ત્યાંથી બોલે તો એક મારા જોયેલી વસ્તુ એની કેમ કે બેસી ગયું કે ભૂલેશ્વર જોયેલું છે હોય એને ગમે તે પૂછે તે બરોબર ચોક્કસ કે વાંચેલું હોય તો ભૂલો પડે વાંચેલું હોય કે નકશો ચીપેલો ચીપેલો હોય તે ભૂલો પડી જાય એ ફરેલા છે બુરા ભૂલા પડેલા ખુદ સગત ભૂલો તમે કહ્યું કે શાસ્ત્રો થી ગુચવાડો થાય વિપરીત બુદ્ધિ થાય અને ગૂંચવાડો ઉભો થાય એવું જે કીધું તે કેવી રીતે હા પણ એ લોકો એ લોકો એમ થાય કે આપડે આસવાદ થી આપડે લાશ થઈ જશે આપડે મોક્ષ પામી જઈશું પણ શું રોગ થયો પોતાને ખબર પડે જોડે પોતાનો જોતો આવડે કોયા સિવાય તો એ ભગવાન થાય કોને જોતો આવડે ત્યાં ધ્યાન નથી ભગવાન થતા હોય બુચારી છે ત્યાં નહી કોઈ દોષ વગર અમે આરોપ આરોપ એ તમારે બધા શ્રદ્ધાથી માનવાનું અને હું સમજ માન નથી ને જો આણંદ રેલવે લાઈફ પેલી ભાઈ જાય એટલે ગાય ચાલે પછી ગોધરા તરફ અને આવ્યું મળી જવું છું તો દાદા ને ચાલવાનું બુ વ્યભિચારી ની થઈ જાય એ ના બેઠું ને બુદ્ધિ વ્યભિચારી નીચવાથી ગુસવાળો બને શાસ્ત્ર નહીં સમજવાથી ગુજવાળું શાસ્ત્રો નહીં સમજવા શાસ્ત્ર વાંચવાથી ગુચવાળો બધો હતોસ્ત્ર ને બાજુ મૂકી રહ્યા છે તમે બોલ્યા શાસ્ત્ર નહી સમજવાથી ગુચવા શાસ્ત્રો નહીં સમજવા પોતાની સમજ ને સમજવાથી ગુજરાત છે શું છે ભાષા જ્ઞાની હમ છે બીજું કોણ ના પછી ધમઝેટ ના પડે જી એટલે ગુસવાળો બધો ગુસવાળું થાય અહંકાર વધે કે કરે કે જોવાણી છે તો આવું કેવું શું જોવાનું થયું જાણવું એમ નલકા તમે મહેતા મહેતા જોડે ખરાબ થઈ ગયા છે મોટો ઉપકાર કેવાય આ વ્યવહાર છે ત્યારે જ મજબૂત કરવાનો છે અને સ્થિર કરવાનો છે તો નિશ્ચય થાય કે મજબૂત કરવાનો છે તો નિશ્ચય થાય ખાવાનું કેવું બંધ કરશે તો મિકેનિકલ આત્મા મિકેનિકલ સટર આસમા એટલે મિકેનિકલ અને મશીનરી પાર્ટનરશીપ એક શીખેલો એટલે મને લાગ્યું મેં ભૂ આત્મા નું આમાં કોન્ટ્રિબ્યુશન શું હતું કે આત્મા એ માત્ર જોયા કરવાનું વ્યવસ્થા રાખવાનું એ છ પાર્ટનર જે આપડે ગોઠવેલું તેમાં આખું તત્વ બધું સમજાઈ ગયું એટલે આપણે બહુ રીતે મૂક્યું છે પણ આ લોકો ને કઈ બાકી રાખ્યું નથી ભગવાન ની ભાષા વધારે ભગવાન ની ભાષા સમજતા નથી સાસોભાઈ ક્યાંય કહ્યું કે નવું તત્વ જાણે એને તમકીત કરું કે હા બોલો પછી થઈ ગયું લોકો સામાયિક છે પછી બીજું અરે તે કોણ આપે અરે નવું રવાનું બે ભગવાને સંધ્યા પછી હા એ ગોખવા ગોખવા ને નવા તત્વ ગાય છે પાપ પુનિપાપ હે છે હાથ નાઈ ચુકડવા જો ઘઉં ને આ કોકરા જેને કામ કાઢી લેવું છે તેના માટે બઉ સરળ બતાવી દીધું છે જેને કામ કાઢી લેવું છે તેના માટે બઉ સરળ બતાવ્યું અને જેને ગુચવાનું હોય તો પછી તેની તો વાત થઈ નઈ શકે એને કારણ કે પુસ્તક માં આજના મનુષ્ય નું કુ નથી કે પુસ્તક માંથી તત્વસાર ખેચી છે એ મારા કામ નથી આ એટલું હું આપું છું એટલું અથે લખ્યા એટલું કહી કથે લખીશા કે બાપ ને છોકરા ને ચાલી વર્ષ નો ડિફરન્સ બાપ ને છોકરા ને ચાલી વર્ષ નો ડિફરન્સ બાપ નો કાગજ છોકરો સમજી ના શકે તો પછી આ રીતે સમજી નહી શકતો બાપ નો બાપનો આશ્રય છોકરો સમજી શકતો નથી તો સમજી શકે હા પુસ્તકો માટે એટલું ગાયા કરો પદો બોલો એટલું નહીં કબૂલ કરે એમાં કશું માહિતી હે નહિ જો કેટલા પદ બોલે છે એવું મળ્યું હોય મરી ગયા જેવું નહીં છોકરા જવાનો છોકરો બાંધો હોય એના જેવું મળવું હોય મરી ગયા જેવું નહિ કાપી એમાં એમ ફેર પડે ખો મરી ગયેલો હોય ને आना देवान है ने। तब देलो को जगा आनन। के आनन। मेरी चौपड़ी पर बाकी चावाई करती रहे हलावे दादा कई खटक कर तो आम हलावे બાકી રહી તે પણ જોતા હતા અને સામાયિક જે કરવાનું તે શીશી મેઘ હલાયેલી નહીં પણ મારા મારા ઘરડા માં હતા તે હલાવતા હતા એ કારણ કે પેલું જુઓ હવે કેટલું બાકી રહ્યું છે તારે મેં તો આ સાથે હલાવો છો કારણ કઈ અટકી ગયું હોય क्रियाओं कई बच्चे बीजू बीजू पक्ष करता क्रियाओं ना कर सके दिवस दिवस रात्र कपो नहीं चीपड़ा ज्यादा थे गए ચીબડું ફાટી જશે કે હિત નું બહાર જ નથી આ દાદા સવાર આપે જે કીધું કે ક્રમિક ની અંદર આ બધું જે વ્યવસ્થા કરેલી ત્યાં તાળા મારવાના આ બધી વ્યવસ્થા કરેલી આ બધું જોઈને બધાને કરેલી એટલે બેસે છે આ બધું ગોઠવી રાખેલું એટલે એટલે તરી ખાય નહીં ખેતરા પેરી રહ્યા જાય જો છૂટી પે તો પેહી જાય ને એવા ડબા બધા જેમ તો બધા ઘેઠા પૂરો છે એને વાળો કે છે ડબો નહી કે ડબ્બો ના કે મારો શું કહ્યું કે સતવડા હાથમાં જ આત્મા તે મારી ગા ગયા છે પણ એમને બઉ જાગૃતિ થઈ ગઈ દેવા માં તો લોકો નુકસાન પામ છે ના દેતું એવું વાડું ગયેલું તક ના ર આપડે તો વ્યવહાર બઉ ઉત્સવ દાદા આગત થતો જાય શું થાય અત્યારે આદર્શ નથી એટલો ભાગ તમને એટલે પછી એક નીકળી જશે ખોચેલો ભાગ અને રહેશે આદર્શ આદર્શ શું રહેશે વ્યવહાર આદર્શ છે એ સંપૂર્ણ શુદ્ધ આત્માથી સંપૂર્ણ ના રહી આજ્ઞા પૂરી થઈ ગઈ વ્યવહાર રાતે ખરી કદી માર્ગાજે જો વ્યવહાર માં ખબર નથી એ વાત તો વ્યવહારમાં ઉતરે જ નહી ને બીજી વાત જ ના કરીને લગ્ન ની ભાવ સાથે વાત કરું બારના જે જ્ઞાનીઓ અનુભવી છે બઉ બુદ્ધિ રહ્યો એવું થાય કારણ કે <coughs> <coughs> <coughs> અભાસ કરવાનું મન થાય છે કે મૂળભાત કશું દેવું હતું નહિ પણ પાંચ ટકા લખ્યા પાંચ ટકા લઈ ગયા એટલે હારી દઉં પગલા ત્રણસો જતા બાર પૂરું કરીએ છીએ પણ મને પછી એમાંથી આ બહુ દુખ મારે દાર રૂપિયા ગયો કે દાળપીતો સો હજાર હંમેશા પતાવ્યા ને ખાલી થયેલો માંસ પતાવ્યા ને પેલા વ્યાજ થઈ ગયેલા હોય કે अरे हाँ जो सारा बंदर तो करज शू क्या पचास त्रस त्रो चाहिए पची आ બતા પછી મહિને કરવું પડે કરવું પડે ને હાલ મળી જાય એનું શું કરે જો હવે આપણે તો એક જ માણસ આપી દે છે પણ આ આપું તે ગુનો કારણ કે ઉભો થાય કાલે બરોબર ગેરકાય છે બધા ટાઈમ નો ત્રણસો રૂપિયા આપીને ઉઠો ના આવે કબલા સારંગી બહુ તૈયાર થઈ ગઈ 5000 રૂપિયા રસ્તો આવ્યો છે 6000 માં 3000 ઘટી જાય છે રસ્તો 5000 ના થયો એમાં 3000 ઘટી જાય છે અને આપણે તો એવા વર્તન એવું ખાસ ખાસ દિવસમાં આવતો અતર છે કોક આવા છે ને એક 5000 નું ભાઈ ને 3000 વાટે ના થાય અને આપકા કઈ કાઈ ગઈ સારું આપકા કલેટ થાય એટલે સાથે ને સતેલો દીપું વિકાસક્ય હોય છે ભરેલો મારો પોતે ચાર ઉદયક્રમ કેવાય તો કરનારો ના ભોગવનારો પોતે જોનારો જોઈ ને જગત આદયર બોલે તમારો ચારેક્રમો કાર્યક્રમો એટલે પેલા જે કઈ ઝઘડા કરેલા હજુ કોર્ટમાં કેસ ચાલે છે એ તો જવું પડે ને તને કોઈ પૂછે ઝઘડાફોટ થયો ના અમે ઝઘડા છીએ જ આ તો પહેલા કરેલા ને તેનો આ કોર્ટમાં કેસ ચાલે એ નિક્રમો આ કહેવાય નઈ ને પામે ગુનો કર્યા છો તમે જુદો પાડ્યો સાહેબ છુટી ગયા બરોબર સારી રીતે બરોબર ચાલો એના ઉદયકર ના માલિક આપણે ચઢ્યા ગર્વ હોય કરું છું ગર્વ હોય શું બધા ને ઉદય કરવું જે પોતે કરે અને પાછો હું કરું છું એવો ગર્વ હોય હા એ ઉદયકર નો ગર્વ મટે જ્ઞાની થાય એ ગર્વ જ્ઞાન ના થાય એ એ ગરબ તમારે ઉડી ગયો એટલે ઉદય કર્યું શું થયું કાયદેસર આવું છે અક્રમ વિજ્ઞાન કાયદેસર ની બહાર ચલાય ને છતાં બોલે હજુ અગાઉ લોકો ભરવાની જવ ને કારણ કે એને સમજમાં એવું પ્રચલિત છે ને સાહેબ કે છે કે ઋભદે ભગવાને ભરત રાજા ને જે અક્રમ વિજ્ઞાન આપ્યું હતું તે જાડો ઘણો ભેટ છે લડાય લડતા હતા રાણીઓ થી બે પ્રકાર જ્ઞાન એક તો કઈ ક્રિયા પોતાના હાથે થઈ ના જોઈએ લડે લડવાની સ્ત્રીઓ સંબંધી ક્રિયાઓ ન થઈ ગઈ મુખ્ય ક્રિયા પ્રકાર નું શ્રમિક ગુંડા ના આવું કહેવાય આક્રમ શું કેતું કે આ હોય કઈ જાય એટલે આ જેના જેના બનેલું જેના જેના મુખ્ય એનો આવું જેના બન્યું હોય એમ થયું તમે આવું આખી વાણીઓ લડાઈ લડાઈ દાખલો નથી ભરત રાજા ની કોઈ વાત આવે ભગવાન નામ ની વિરાધના કરવા મળે આ લોકો ભગવાન પેલા બધા પડી ગયા અમને વાત કરી સાલો પેલા ને પકડી લાયા રાજા ને ભરત રાજા એ કઈ ભાઈ તમે તો અહીં આગળ પોત્રીસ હજાર એટલે ગભરાઈ ગયો મેં કઈ ગુનો કર્યો નથી આ તો બધું હું બોલ્યો લોકો બધા બોલતા હું બોલતો મારો એમ કરી ગયો ઘરે તારી ચાલે નીકળ્યો ક્યાં બોલ્યા ભગવાન ભગવાન કેમ ગર એને પછી દેવા માટે ખાબ હોય રસ્તો બતાવો તો રસ્તો બતાવો ઘણી કે આ રસ્તો બતાવીએ વાસણ માં ઘી લઈ લો ગરમ ગરમ એને વાસણ લઈ નાખા ત્યારબાદ પોલીસ વાળા જોડે આવશે એમાંથી કોઈ ધરે નરેશું વાણી મારું મારું જ કામ કે છે ચોક્કસ રહી મારું કામ ધરવા દઉં ત્યાં ને આવા દિવસ એટલે પોલીસ વાળા જોડે ફરવા માંડ્યા હતા રાજા એ કહે આખા બજાર બધે ખબર આપી દીધી જનતા બધા વાગાડો ને જક કરો ને નાટ કરાવો એવું ઓર્ડર કરી દીધો રાત વાઘમાં વાઘી નાટકુદ કરે અહીંયા બસ ફરી પાછા બધું હું તો જોયું નહીં જોયું શું શું જોયું કાંઈ પછી જોયું કેમ ના જોયું કે બધું આટલું બધું સરસ સરસ જોવાનું હતું ને અમારે અનંત નું મરણ ત્યાં રાણીઓ સાથે અમારે કેવી જાગૃતિ દેખાતું નથી અમારા ચિત્તમાં આત્મા એકાગ્ર રહ્યો આત્મા એકાગ્રિ આક્રમ કેવાય જેટલા હતા કે આક્રમ માં બને ત્યાગ નો દોરે સૌથી પેલો એ પરમાના આત્મા દંડે છે એ જાણવા માટે લખે ચિંતા કરવા માટે લખતા જાણવા માટે ચિંતા કરે તમે શું ફાયદો ચિંતા કરે શું ફાયદો એમ ન શું ફાયદો જા ચિંતા કરે ના જાણવા માટે ચિંતા કરનાર પછી તૈયારી કરી નાખે નઈ ના કશું નઈ ડબલ ફોર ભાગી જાય કરતો જેટલા કાગળ આવે છે રડવું આવેલું છે તમને કઈ અવરડવું ના આવે છે અમારે મિત્ર કરવાનું બસ ઘટના થયું લગ્ન થયું હોય તો અમારે કઈ લગાવે બે લાખ્યા ગાડીઓ માં વાસી ઉપર હા મોડું ડિપ્રેસ થઇ જાય કરે છે બધું જાણવા કયો કાયદો હારો જાણવા માટે લોકો બહુ ડાયા છે એટલા બધા લોકો કાગળો અસર કરે ખરી આવી સમજ ના હોય એટલે અસર તો કરે દાદા थी जुदो छे समझ पड़ी हो रहे। बाकी तो तो कई कोई मान है आज ज्ञान दा, के प्रसंगे हाजिर रहे मावी बगल शू लखन ते कह તમને થઈ જાય બધું પેલા થતું હતું દાદા હવે કોઈ વખત એવું થઈ જાય પણ તરત જ પાછું એમ આવે કે ના આ જુદો રસ્તો ભૂલ પડ્યા એટલે પાછું ફરી જવાય પાછું ઉપાધિ ઉપાધિ વાળા હોય ને એને કેટલી એ શું આપડે ઉપાધિ કરે એને જે એને લાગ્યું એ લગર છે બધા દંડ કરવા જેવો છો ખુલાસો કરી જાઉં કરી અવરું કયા રે નહી થતા પેલા આવું મને પ્રશ્નો બધા કરતો હતો પણ અહંકાર નું સોલ્યુશન જતું નથી અહંકાર ખતર જ્ઞાન ઉડી ગયું